દારૂ નો અમલ ચાલુ થયો એ કઈ બોલ આ અમલ ઉતરી જશે એને આ તમે અમલ કર્યો છે ને જેના મુકેશ પંડ્યા માટે અમલ એ અમર ઉતરી દેશે અમર ઉતારવા માટે રસ્તો જ પાણી કાઢે ઉતરી દે અને મૃત્યુ સમયે વ્યક્તિ ના જેવા વિચાર હોય તેવી તેવી ગતિ થાય છે તો તે અંગે સમજાવશો એક સંત છે એક કચાઈ કસાય છે સંતરા મૃત્યુ સમયે વિચાર દ્વારા બદલાઈ જાય છે તો શું તેની ગતિ બગડી જાય છે તેવી રીતે કસાઈની વિચાર દ્વારા મૃત્યુ સમયે સારી થાય છે મૃત્યુ સમયે છેલ્લો છેલ્લો કલાક છે એ કલાક જેવા વિચાર ધરાવે એવી ભાવના હોય સરસ ભાવના હોય તો મૃત્યુ થશે આ ભાવના એમને ગપું નથી એ કોઈને કહેવાતી નથી આવતી જેમ બાર મહિનાનો વેપાર કરેલો બાર મહિના વેપાર કરીએ અને સરવૈવ કાઢે વેપાર કર્યાનું પ્રમાણે હોય છે આ તો સમજ આવ્યો ને સર એટલે સાંજે જોવાનું પણ શું એને ગતિ છે શું વિચારો છે એ જોવાના સમજ ને અને સમાધિ પૂરે મરણ થાય એમ કેતો કેતો સરવાર્યું પહેલા થી કરવા ચોક્કસ રહેજો કેમ છતાં ગાભર રહ્યા હોય તો ક્યાં સુધી ભગવાને કહ્યું ગાભેવાનું હિમા કુપરી વાળા નહીં સાત વર્ષ નું આયુષે સાઠ વર્ષ નું આયુષ એટલે આપણે ચાલીસ વર્ષ ગયા પછી આપડે ચોક્કસ રહેવું જોઈએ શું રહેવું જોઈએ હિંદુ ધંધું બધું કર્યું હોય પણ આપણે પછી આપણા હિન્દી ચાલીસ વર્ષે પહેલી વખત આયુષાય છે સાત વર્ષના આયુષ્ય પહેલી વખત ચાલીસ વખતે આયુષ્ય બંધાય છે તે જે કરેલું છે ને ખરાબ તેવું આયુષ બંધ અને પછી સારા વિચારો ઘેર્યા એટલે ત્યાર પછી સાત જ વચ્ચે અરેપલ વચ્ચે આયુષાય તે વખતે ચાલીસ વર્ષે જાનવરનું આયુષ આવ્યું હોય ચારિત વર્ષે ખરાબ કર્યા લગેલું ટ્રાંગનું આવી હોય અને પછી ચારિત વર્ષ પછી આપણા વિચારો ભેર્યા એટલે પ્રોપર વચ્ચે દેવનું આવી અને પછી વિચારો ફર્યા ગયા પછી પછી મનુષ્ય આવે એમ કરતા કરતા જે પેલા વિચારો થાય રહે મનુષ્ય વગર દેવનું આવીને બોલ અમુક વર્ષ પછી મુક્ત કેવી રીતે થરાય મહેન્દ્ર કોલેજ કેમ કર્મ બંદર માંથી મુક્ત થયું છે કારણ બંધા તો આજે પાંચ આગળ બંધા છે એની જવાબદારી અમારી છે શું પછી આજ્ઞા પાયા બંધી પછી બોલતા નથી આ તો જય ને રહ્યા હતા ફાધર હતા મધર હતા ઘણા ભાઈ હતા લગ્ન કર્યું હતું દેવી હતી બુદ્ધે એટલે એકત્રિત કરી ભેળ દીધા તો સર તારા બેલાણ ન સરખી આપો અજ્ઞાન કરે સત્યને પ્રાપ્ત એલા ને તો આ અજ્ઞાન એટલે રાકે તો જે વિરુ અજ્ઞાન શું તમારું નામ છે એ મહિના વાળા સાંભળે માધવ ભાઈ ભાઈ સાંભળે ઘેર આવીને જ તો અજાગ્રતતા માટે જાગ હોય અરે પાંચ સ્થાપત કરે ક્યારે પણ દર્શન થાય છે કોઈએ કોઈ કરે આ છે કોઈ કરે આ છે હવે કોઈ કરે હોય એ કાપી વાત કાપી વાત કાપી વાત હા કાપી કે કે રીતે કરે હવે વીટ વીટ ના હોય કે ગુણાકાર થતા તો કે વીટ નો મત કોઈ હેડ બગીચા દેખાય જો ગયો હોય તો તેઓ દેખાય અને એ જગ્યા પર ગયા નથી ભગવાન દેખાય ભગવાન ના દેખાય અમુક લોકો તો એમને કઈ રીતે કર્યા ધીરે ચક્ર દેખાય છે તમારા દેખાય છે તમારા નું ભગવાન દેખાય છે न देखे थे पर देखा है अब ज्यादा देखा है आवाज सुनाई खा तो मैंने सुना गाय में घटना तथा बोलते बॉडी इज इन एक्टिवर देदर रिसीवर और रिसीवर एक्टिवर मास्टर भी भगवान था रिसीवर को देखता है સ્વરૂપ કેવી રીતે આકાર ના હોય તો પછી સ્વરૂપ કેવી આકાર વાઘ માં બુદ્ધિ માં છે વાઘિ આકાર માં શું લાગે આપણે ફીલ કરી શકીએ થાય એવું છે પરિવાર કે આવી પરિવાર કે થાય છે કલાક તો મરી જાય છે વાચીન તો થાય નહીં કલાક મરી ગયો ખબર ના પડે ક્યાં એક્સિડેન્ટ છે કોઈ પણ વસ્તુ અચાનક નથી the two words the incident has so many bodies the incident has so many bodies and accident has too many bodies after all the accident again it is too many bodies that it the sadata bodies has taken away તમે કરો કે ના કરો જે થવાનું હોય થયા ના એવું નહીં એ આપડા લોકો પાસે એવું શીખવાયું લોકો ને કે ભાઈ બનવાનું હોય છે બનનાર તે ભરનાર નથી આપડે કહીએ બંધ કરાવો દોડાવો તો શું થાય થવાનું જેનું છે ભરનાર છે ને ભરનાર નથી ભરનાર છે ભરનાર નથી ના કરજો ચિંતા ના કરતા એ શું કે ગાડી વાગે ચલાવો અને સાતવીને ચલાવો અને પછી અથડાયો સાતવી ને ચલાવો કાળથી પૂરવા પછી જે બન્યું એ કર્યા એને બધા લોકો દુરુપયોગ કયો જે બનવા છે બનશે એમ કે દુરુપયોગ કર્યો દુરપયોગ થઈ શકે કોને બનાવ્યું એવું લાગે તમને આ જો દુનિયા શરૂઆત ના હોત તો આ દુનિયા માં આપડે હું તમે બધા કેવી રીતે હોત નિરંતર એમ ચાલ્યા એને આપડા માણસ મેં આ કર્યું મેં આ કર્યું એ ઠેપન થઈ જઈ મોટી लाभ कई કેમ દાદા ના આવે જે બાલ ભર્યો ના હોય કેમ લાઈને કામે ભર્યો નથી આ બ્રહ્મણ છે અને એવા બહુ આ બ્રહ્મણ બહુ મજબૂત પડ છે એટલે એની માં એના कुटुंबનો બીજો કોઈ નઈ ભર્યો એકમેલ થાય હું વાત કોઈ કારણ કે આવું શહેર ને તમને મનથી એ હે તો ઉતર તમને બહુ પોલીસ આવી ગણા ઓહો બહુ સાતેં સેવા ને પેલી સેવા માં સુ વેરૂ બસ પેલો ઓહો બહુ ઓહો સાથે હોય તો લાભ વધારે મળ ઓહો ઓહો મુશ્કેલ છે બે બે બાજુ ના હોય રોજ રસ્તો હોય ત્યારે મજા આવે ક્યારેક રોજ બધું આપે છિનામાં હા તો દાદા જાય મળી નથી તો વાતો હોય આ લાઈન શું સમજામ છે હોય કરે એને આટલી જે આ મારી તત્તો હોભાવ થાય છે તો આપણે જેલી બરી તે આપણે એમાં હોબરો લાગતોતો છે ને ઓ હોભાવ એટલે એ ગમે ત્યારે એ તો થાશે ને ગમે ત્યારે હોભાવ તો ઉત્પન્ન થાશે જ ને હોભાવ ઉત્પન્ન થાય રોજ જે રહે આબેને જેમ વધુ શબ્દો માં ભાગ્યું ના આપણને જે ભરી છે અને એને કેવી રીતે સારી રીતે નભાવું તારીખ બાર છ ત્યાં સુધી રમેશભાઈ પરીખ ને ત્યાં અમદાવાદ સવારે વચ્ચે આત્મા વિશેષમા બોલાય બોલો ને તો કામ ના થાય વિશેષ પ્રેતાત્મા પુણ્યાત્મા જે રીતે બીજો આત્મા કોઈ કરી વિજય લગાવો ને પુણ્યાત્મા પુણ્યાત્મા પુણ્યાત્મા પુણ્યાત્મા કહ્યું એમાં શું કક્ષાનો ચેતના ને કે સામાન્ય રીતે ત્રણ ભાગ મનુષ્ય આત્મા જીવાત્મા જીવાત્મા એટલે આ સંસારમાં ભૌતિક સુખમાં જ કર્મે આકાર રહેતા હે ભૌતિક સુખમાં જ માનિ રહેલ છે તે આદિ વિધિ બની જાય છે તે જ નહીં એવું કે માન રહે છે મને ભૌતિક સુખમાં જ રહેવા જેવું ભૌતિક સુખ એટલે માન ઈંદ્રિયા વિષયો અને क्रोध માન માયા રોગ આ કટાયમો અમે રિતે મો દે પરીલો કે પછી બીજે દ્વારા પુન્યાત્મા પૂછ્યું છે પુણ્યાત્મા એટલે આ જીવાત્મા લોકોને સુખ આપે કોઈ પણ જીવને કોઈ પણ જીવને સુખ આપે એ પુણ્યાત્મા કહેવાય કોઈ પણ કારણિકાળે જીવ મારણ થઈ જાય વાચીન પાણીમાં પડી નરી ગયો આપઘાત કરી ને મરી ગયો સાફ કરીને મરી ગયો વાત ના હોય આ ધોલ બળી ના હોય હવે તૈયત બળી હોય આ દેહ ના હોય તો ભૂખ ખૂબ લાગે આ દેહ ના હોય તો તો બે દેનાર શું કરવું પડે કે કોઈ પણ દેનારની જીઆર પર હોય તે પોતાને ન ખાવતું હોય ન પુર ના ઉતલે જે ખાવતું ન હોય એના ઓ બેઠી દેને જabei ખાય તો પોતે ના દેતે કે કાયા ના મધ્યથી કાયા એના મધ્યમથી ઉકે જાય રૂ એનમતે તા હજારો એકાદ થાય બાકી બધું થાય ને ચા પી ખોરાક જે લેવાય છે અમલ જ હોય છે અને ચલણ રાત્રે ઊંઘી જાય ને તો એ ઊંઘી જાય તો આ પ્રાતમા જે શરીર પસંદગી કરે છે કોઈ પણ પાત્ર ની કયા ગમતા છે જેના કયા કયા જે પાત્ર ની પસંદગી કરે છે એમને વેપ બંધેલો હોય અને એક્સિડેન્ટ મરણ થયેલું હોય બધા ગુણાકાર ભેગા થાય ત્યારે એમને આ દુનિયામાં જે કોઈ ને વેર નથી એનું ભગવાન પણ નામ ના દેવલ પણ નામ ના દે સાપ પણ નામ ના દે એવું આ જગત ન્યાય વાત જેલ ની મુદત પૂરી થાય વર્ષ કે બે વર્ષ થી જેલ હોય ને મુદત પૂરી થાય એટલે દેહ મળી જાય પ્રેતા તરીકે મટી જાય મુદત પૂરી થાય ને ત્યારે મુદત નો કઈ કક્ષા નો પ્રેતા છ મહિના માં જન્મ એટલે એમાં હવે ધારો કે છ મહિના નો ગાળો છે પ્રેતાત્મા નો કઈ રીતના એ મુદત કઈ રીતના નક્કી કરે જેટલા માણસો હોય તે જન્મ જ દેવાનો આ તો વચ્ચે જતા દલ છે જે વ્યાજ બંધેલું છે પરમાત્મા નું અસ્તિત્વ ખાલી આત્મા ખાલી આત્મા આપણે આત્મા પામવાની બધી ધર્મ ની પ્રક્રિયા કરીએ છીએ આપડે કહ્યું ને કે આત્મા એટલો શબ્દ કોઈ મીનિંગ લેસ છે ખાલી પરમાત્મા છે આ જામા છે આ જામા જીવ છે આજ આત્મા જીવ છે બધું આ છે શું જે કામ કરે છે તેના ઉપર એનું આ ટાઈટલ છે શુદ્ધાત્મા અને અંતરાત્મા બે કરોત્ થાય પછી એ અનુભવ જાય નહીં આધ્યાત્મિક પ્રવૃત્તિ આધ્યાત્મિક શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે આપણે ધર્મ ની ભીનુતા કેમ બનવી ધર્મ ભીનુતા માણસ આમને કીધા ધર્મ ભીરુ હોય તો માણસ ધર્મ ભીરુ કેમ હોય ધર્મ ડરીને ચાલે ઈશ્વર ડરીને ચાલે ઈશ્વર ડરીને શું ચાલે ભાઈ પૂછે છે કે માણસ છે તો શુદ્ધાત્મા બીજી બાજુ માણસ ધર્મ ભીરુતા કેમ આવી જાય ધર્મ ભીરુ કેમ બને છે ધર્મ ભીરુ એટલે એને ભગવાન ડર લાગે કે ધર્મ ડર લાગે એવો ભીરુ કેમ થઈ જાય છે તમા માલિક છો તમે તમારા વર્ગના માલિક છો તમે બીજા ને કોઈને ચિંતિત માત્ર હરકત ના કરી શકો અને હરકત કરો એ તમારી ઉપરી છે બીજો કોઈ ઉપરી છે આ જ્યોતિષ તો તેના માટે જરૂર છે જ્યોતિષ બને આ જાણકાર હોય તો એના જાણકાર હોવાની તો ગ્રહો ની અસર માણસ ઉપર તો પડે છે માણસ ઉપર તો પડે જ છે ને ગ્રહો આપણે શું લેવા દેવાધ્યાત્મ ની દ્રષ્ટિએ ઉપયોગ કરો કે હું કઈ પણ ગુનો કરું ગ્રહો ના ગ્રહ માં આવી જાય નથી કરતો દાખલા તરીકે માટે તમને તમારી જાતે અગર તો કોઈ જ્ઞાની પુરુષ હોય મુક્ત પુરુષ હોય આ સિવાય કોઈ હેલ્પ નહીં કરે પણ હેલ્પ માંગી રહ્યા એ દુખ દઈ શકે મોટા મોટા ઓફિસરો છે મારા બોલ્યા પછી મારે નથી કરવું પડે અને તમે પ્રતિક્રમણ ના કરો મારે જાઉં કરો તમે કેવી કેટલા શું પાવરવાર શું નથી પાવરવાર એ અજાણ જાણવા માટે કહ્યું છે ઉતારી પાડવા માટે તારી કહ્યું ઉતારા પાડવા જેવો મને લાગે જ લોકો અવરનીયા પણ જનાત પ્રતિવરવર કારણ કે સરકારી ભાવ તે દર્નામ એ વિદ્રાગમતી એ વિદાર વર્તમાન પ્રતિકોળ ના કેરતા સરકારી ભાવ છે ને એટલે મોટામાં છે બહુ મોટા આ પોલીસ આ છે કે આપને તો આનો એક પોલીસ આ કેર ના દીકાર તો બરે દેલા છે પણ પોલીસ નાવ તો હતા દે પણ કે તો પણ કે આ તો બિઘારે કે રાય આબો જ છે એ તો રસ્તે જા ઘર એક એક આબો જ છે બધી સર નમત્કાર કર્યા ગુનો ના કરનાર હોય ભૂલો ના કરતા હોય ત્યારે એમ મનમાં કેવું છે કોઈ તાર ભૂલે સૂર્ય ને મર્યાદિત સત્તા છે ચંદ્ર ને મર્યાદિત સત્તા છે બુધ ને મર્યાદિત આવું નહીં મર્યાદિત મર્યાદિત સત્તા વાળા એમને જે સત્તા છે તમારે બ્રાહ્મણ વચ્ચે તમે ગ્રહ નું કર્યા ને એનું કદું વયાદન નહીં બ્રાહ્મણ નથી તમારા પછી આપડે એક ફરક ગુનામત છોડાય પછી આપડે એમના તે રહેવું પડે આપણે કાયમ નું શરૂ લેવાનું નથી પણ એ આપણને આપડે એમની આરાધના કરીએ તો થોડીક આપણને મદદ કરે એટલે આપણને જ્ખો મળે ખુશ મળે પછી આપડે આગળ આપણે જાતે આગળ થઈ શકીએ ગ્રહો જે તમારે છે ગ્રહો એટલે ગ્રહ એ લા તમે હેલ્પ કરશે કશો એ નીકળો શોધ પણ નીકળો તો હેલ્પ કરશે દુઃખ આપશે એમના માટે બઉ આજે એ દુખાઈ આપશે તમારી આપશે અને ધર્મ કરશે એટલે પાપ હોય છે તમારો ટાઈમ બગાડ અમારો ટાઈમ કરીને આ સં્યાસી નો કર પછી ભગવાન દુગડો હોય કે સફેદ દુગડો ગીરસેવો સુગંધ પડે પછી આગળ જવું પડે જન્મે ત્યાંથી સુગંધ સુગંધ કેળવવી પડે ને જન્મે ત્યાંથી સુગંધ કેળાય મારું જાય ત્યારે ડાયમંડ પેલા ચાલ્યા અને ગોલ્ડ અને મોતી એ પેલા ચાલ્યા દખલ કરવી છે આખી ચીજોમાં દખલ ના કરતા ભૂત માં લેન્સર માં દંડ માં પ્રેત માં અમે છીએ અમે દેવ લોકો છીએ પછી આપશે દેવો છે ડાકિણી છે બધું જ છે જેટલા નામ પડ્યા છે અને એના ઉપર બધામાં કયા ગુણ થી કયા એક ગુણે બધા ભેગા થયા છે એક વાર કયો ગુણ ભેગા થયા એક વાર કાઢજો ખાવા ભેગા થયા લોખંડ નો વેપાર કરેલો માણસ જેનું મગજ લોખંડ જેવું અને રૂ નો વેપાર કરતો હોય રૂ જેવું આપડા કાયદા હોય િઉ ta ma filtRA